અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગયા બુદ્ધિ કંકર ની અનુભૂતિ થાય છે તેની હાજરી માં થાય ને ને એટલે આગળ અવલંબન ચાલીએ વાંધો ને શું અલગ થવું બી થાય દુનિયામાં જીવન છે ધ્યાન રૌદું થયું પરબન પછી સમય જય સચીદાલ આપને કહ્યું મને બઉ અવલંબન લગેલું જીવન પતારી હોય તો જ ઉડે પવન હોય તો જ ઊંઘ આવે અવલંબન ના હોય ને આગ હોય તો આય નઈ તમારી જાગૃત કઈ જતી રહી નથી ઊંઘ ના ભાવે પણ એ સહેલ થાય ના હોય ને એ ગયા પછી આવે છે ને ખરું બીજો પ્રશ્ન પૂછે છે કે આત્મા સ્વરૂપ નું દર્શન કેવી રીતે થાય તે બતાવવા વિનંતી છે બીજું નથી લાવતા એ પ્રશ્ન માં પેલો બીજું નથી હોતું લેશ કરે ઘેર પપ્પા પપ્પા કરે અને આપણને કરે જાય આવો છે પણ તે પોતે એક ના એક જે વખતે જે કાર્ય કરે છે જીવાતમા છે અને જયારે કોઈ જ્ઞાની પૂર ભેગા થાય અને કઈ ચખાડે ભૌતિક સુખ બીજું સુખ નવું સુખ સનાતન સુખ જયારે કઈક આવું ચખાય કે ભાઈ જો ચાક્યો ઘરો તારે પછી કે સ્નાતા આ પછી મારે જોઈતું નથી મારે તો અને થોડી પ્રાપ્તિ થાય તો અંતરાત્મા થઈ જાય એનો એ અંતરાત્મા એનો એ જ અને થાય એટલે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે પૂર્ણાત્વની મેરેજ થયા કરે પછી પરમાત્મા થાય અંતરાત્મા થઈને પોતે એની મેરેજ પ્રગટ પરમાત્મા થયા કરે અંતરક્ષા થતા સુધી નાની પુરુષ ની જરૂર છે પછી બારમા ગું જરૂર ભગવાન સિક્કો મારી આવ્યો બારમા ગું પૂર ની જરૂર દર્શન ની ખોટા જાગૃતિ થાય તો કામ લાગી જાય એટલે આપણ થાય એના માટે તમારી ઈચ્છા છે એ થઈ શકશે બેન અહી આવતા સત્સંગમાં જરા તો સારું પણ ચોપડી બોપડી આપો નિરાલમ ની આગળ કોઈ વાત નથી અવલંબન કોઈ પણ અવલંબન ના આધારે આપણે જીએ જઈએ માટે ભગવાન ઉપર અને તમે નિરાલંબ થયા ભગવાન નિરાલંબ એક જ જાતિ ના થયા જાતિ એક થઈ એક જાતિ જાતિ ફેરવી નહીં પેલું જાતિ રવિવારે રાખ્યું છે નિરાંભાર થાય થઈ જાય જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય સંસાર ને કુ આવડી આત્મા એક આવડે બીજું કઈ બાત માં એટલે શું કે ત્યાં શબ્દાપડ થી શું છે ત્યાં કેવલ છે શું છે કેવળ જ્ઞાન એ જ્યાલંબાત્મા એટલે કેવ જ્ઞાન અમે જોયું શું કર્યું વર્ત્યું નહિ જોયું અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવા જ્ઞાન નો કેવન અમે જોયું પેલો અર્થ પડ્યો તો કેવો છે જણાગર કેવ જ્ઞાન શબ્દ પણ નથી નથી આવ્યું આટલું કમાય આટલું થયું સમ્યક થયું ઘણું થયું એક ઘણા ખજી ગયો ગણાવજી ગયો તમારી ખબર આપણે જોઈએ કર્મ ભાવ કરગતના જીવો બંધાયેલા આ તાયન કર્મ લઈને જ મન કરે છે આ તાયન જ બોંઠે છે તે દિગના જીવો તે જીવ તરીકે રહે જીવાત્મા તરીકે રહે આ તાયન બોંઠે સુધી જાય પરમાત્મા થાય હવે દર્જેકા શું આપની સમજમાં આયું બહુ કંઈ સમજણ નથી પડતી મને જે કઈ જગે પડી હોય છે આ જગત માં જે પણ કઈ કર્મ આપણને કરવા પડે છે એ બધા દ્રવ્ય કર્મ ના એવું નથી આ બધું સાધન હોય છે અને પછી અર્ગાવા છે ત્યારે નિરંતર અભ્યાસ કરે અને નવું ધ્રવ્યક્રમ ઉભું થાય આ મીણબત્તી જેમ જલ્યા કરે અગ્યા કરે તેમ આગળ કરે નિરંતર આ ભાઈ વ્યક્તિમાં શું શું વસ્તુ છે જેનાથી આપણને આગળ છે તે સમજપ જ્ઞાન માં આવતું નથી વસ્તુ સમજો ને જ્ઞાન આવતું નથી આપડા જ્ઞાન જે છે આપણી પાસે તેના આવરણ રૂપે છે પડદો થશે તો આપણી પાસે માલ તો આપણી પાસે જ બહાર લાવવા દેવાનું નથી તે જ્ઞાનાવરણ કર્મ એક છે આગળ વચ્ચે શું શું વસ્તુ છે બતાવું તમે એ જ્ઞાનાવરણ કર્મ બીજું દશનાવરણ કર્મ છે દશનાવરણ કર્મ દરણ કરો સનાતન અને દર્શન માં જીવાત માં છો મરી દઈશો ભોગા દર્શન ફેર થઈ ગયું દર્શન નું આવરણ છે તેને લઈને જોઈએ તરબોજી આવે બીજું આવે જત જતા આવરણો બાળકો ને એવા આવરણો હતા પણ દસનાવરણ તો હોય છે બીજું દેખાતું નથી વાંચી દેખાય છે કે સમજાય બાકી પહાર લગ નું જ્ઞાન છે જે સસ્તા છે આપી સામાન તેના આધારે કઈ કરીએ કેટલા ગુણ બતાડે આ મળી વ્યક્તિ માં છતાં તમારે વાપરવામાં વાઘા ઉઠાવે હોવા છતાં હા એટલે બધી પાસે છે પાસે જે છે આપણાથી એનો લાભ લઈ શકાય નઈ હવે જમવા ગયા હોય અને તૈયારી હોય નાખવા જાવ છો ત્યાં મારીમાં તમે ઉડજાવ તો તમે કહો જરા ઘણી લે એટલે એ અંતરાય કમ કેવાય શું કે અતિ સુધા જમાયું નહીં એવી રીતે જ્ઞાન છે દર્શન છે શક્તિ છે નિર્ભતા છે બધા ગુણો છે એટલે એક માણસ ને ચંદુલાલ છે દારૂ ચંદ્રલાલ આખા ગામમાં બસ હોય અને માણસ આપડે ત્યાં જઈએ હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ આપણે નામ જઈએ ત્યાંની અસર છે ને પોતાનો અમલ ઉડી ગયો પોતાની સત્તા ઉડી ગઈ અને કોની સત્તા દારૂ નો અમલ અમલ કોનો છે દારૂ નો તેને લઈને આ બોલે છે હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું પછી એ ગાંતિ ઉત્પન્ન થઈ સારું લીધે પોતાનું સ્વરૂપ ભૂલ્યો ભૂલ્યો અને હું પ્રેસિડેન્ટ છું એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં સુખ છે જ્ઞાની સંજ્ઞાથી સુખ માનવું હોત તો નિવે જ્યાં માન્યું ત્યાં સુખ ફર્ગ આપી રહ્યા કોઈ દસરો બન્યો કા ક્યા ઉધિ દસરો એટલે ના એવું નઈ હતા પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા અને પછી સાહેબ ને કહો સાહેબ મને બતાવજ સાહેબ ની બેન મરી ગઈ તર શું બતાવવાનું મો બીજો અમલ અમલ પારખો પોતાનો અમલ નહી આત્મા નો અમલ ઉડી ગયો પર વસ્તુ અમલ થયો શું થયું પર બેઠો પર બેઠો અને ચાર ગુણો દરેક જીવ માં હોય એકાદ જીવ માં નહી બધા ચારે બધા હોય જીવો માત્ર માં અને પાંચમો વેદવીય વેદવી ભોગ આપણે દેતા નાખ્યો તો વેદ ની ભોગવી પડે ને દ હા આ દવાખાના માં વેદની ભોગવ જોઈ ગમે લોકો ને કે એક જ પ્રકારની હશે કે અનેક પ્રકારની ભોગે છે લોકો ભોગે છે એ સાતા લે ની અને કેટલાક સાતા બી કોઈ જાત શરીર માં દુખાય નઈ ક્યારે થાય કે પછી ભાવ ની સાતાવીર ની જે ભોગવે હિસાબ માં લખાવી ના આવ્યો છે શું થયું છે હિસાબ માં લખાઈ ને આવ્યો છે એટલે સાટાબેર થી વેઠી લાવ્યો છે કેટલાક પછી છઠ્ઠું કઉ પછી હું શ્રેષ્ઠ હું શ્રેષ્ઠ નામ ધન છે અને તમે જાઓ કો જાની તો એ ઉપાક્રમ કેવાય શું ભાઈ આ રેક્રમ આવી તમે જાઓ આવો આવો વધારો આવો વધારો કેમ તું હમણાં દઢ કરું છું કેવાય કેવાય અના આ બિચારો આવે સીધો અપમાન કરી નાખે અને તમને માન જોઈતું નથી આપે એ બધા નામ કર્મ છે તમે ચમત્કાર કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે હાથ તારાકીવારો હોય તો કરી શકે ચમત્કાર છે વસ્તુ ખોટી છે આખા ગમત લોકો લોકોને ફસારવા છે અને લોકો દુરુપયોગ કરે ચમત્કારના નામથી તમે એટલું એવું જાણો છો કે કોઈ માણસ ઘણા બધા ગુમ પાડે છે કે મેં આ ભાઈ ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ આપે છે એવું બોલે એની વ્યક્તિ માં નામ નું કર્મ છે અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને સમય કરી અભ્યાસ નામ કર્યા ઘણા માસ ગુમ પાડે છે આપે છે ના હું થોડી એટલે મને કેવાયો તમારા લીધે મારું આ બધું કામ પતી ગયું કેવું જ બોલો કે છે તમે લેતા તો થયું આ તમે કયું કે છે આ ભાઈ મેં કહ્યું નથી જાણતો નથી આમાં મારી થોડીનું બે લાગવ લગાવી સર મેં હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ કામ કરેલું છે તેને આ પોટલી આપવાની ત્યારે બધે અહીં આપવા આવ્યો ભૂલ થઈ જાય મારી આ દસ નું પોટલું જેને કામ કર્યું તેને આપવાને બધા અહીં આપવા છે મેં એને કહ્યું આ મારી પોટલી નથી આ બીજા કોઈ કામ કરે છે તો હક વાપ્યા કારણ કે હું તો આ મૂકીને ચાલ્યો તમે જ કરી અને તે કરનારો મસ્ત હવે એ નામ કર્મ બધી બહુ કર્મો છે આગો બધી આવીથું આવા આંખો આવી આમ પર્સનાલિટી બહુ રત્ન છે એ બધું છે આ મળી વ્યક્તિ માટે નામ કેટલા થયા ગોત્ર ગોત્રકર ગોત્ર હા જાણી આવો આવો આવો જાણી હરિજન આવ્યો તું ક્યાં માં કયો નીચ ગોત્ર છે આ ઊંચે ગોત્ર છે બાજુ નહીં આપણે બની ગયા ઉજ ગોત્ર નો લોક પૂજ્ય કેવાય શું કહેવું લોક પૂજ્ય ઉચ્ચ ગોત્ર લોક પૂજ્ય ગયું ની તમારા હોય થોડા આવું તમારા હતા નમસ્કાર કરવા પડે કેવું કરે બાકી પોલીસ વાળા લોક પૂછ્યો તો છે પાછળ જાય અને પેલા જ્ઞાની પાછળ કરી માણસો નહીં જેવા માણસ નહી હોય ને પાસે ટકા આ કાળમાં અમે લોકનિંદ્ય નહી અમે સ્વતંત્ર સ્વતંત્ર મત વાપરો છે અમારો તીર્થંકરો ભાગ જે હતો વાપર્યોંકરે જે લોક પૂજ્ય કયા તે અમુક કાળના આધારે ગયા છે અમે આ કાળમાં શું કહીએ છીએ જે લોક નિદ નથી એને લોક પૂજ્ય કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે લઈએ છીએ લોક નિદે ના હોવું કેટલું કેટલા મીણબત્તી રહ્યું તમે જાણો ખલાસી જશે જાય છે માટે આ ખલાસ થશે એવી રીતે આયુષ પણ જવાની વાત